અને પ્રવિંદાબેન છે બે હજાર પાંચસો ઓગણચાલીસ વિક્રમ સંવત બે આજે વૈશાખ સુદ છઠ ગુરુવાર તારીખ સોળમી મે બે હજાર તેર શ્રી તત્વારધા દેગમ સૂત્ર ઉપર આજે આપણો દસમો સ્વાધ્યાય છે અને આજનો સ્વાધ્યાય આમ જોવા જાવ તે કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ છે જેમાં કોઈ પ્રાયર નોલેજની ચીપની જરૂર નથી બેઝિક તો નૉલેજ આપણી પાસે લગભગ છે એટલે આજે ચૌદ ગુણ સ્થાન ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરવી છે ગયા વખતે ઇન્ટ્રોડક્ટરી વાત કરવી હતી અને ચૌદ ગુણસ્થાનની ચર્ચા પૂરી થયા પછી જે તમને ગયા વખતે ફીઝ આપેલી એ આપણે રિવ્યૂ કરી લઈશું ન થાય તો એની ચિંતા ના કરતા એ આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું બરાબર હવે જ્યાં અહીંયા તમને બે ચિત્રો ડિસ્પ્લે કર્યા છે બે ચાર્ટ છે એ બંને ચાર્જની કોપી તમારી પાસે થવી જોઈએ જે લોકો આ ક્લાસમાં છે એ બધાને તમે લખેલું પેજ નંબર સેવન ટ્વે હેન્ડઆઉટ આપેલા એ તમે લાવ્યા છો જે નવા આવ્યા છે ખાસ કરીને ખાસ વધ્યાય માટે એમને લગભગ દસેક કોપીએ કાઢી દીધી એ બધાને મળી ગઈ છે અને કદાચ તમારી પાસે ના હોય તો પ્લીઝ શેર વિથયોર પાર્ટનર બાજુમાં કાઢો પેલો શેર કરી ઓકે ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ ન કારણ કે આ બધું તમે શકો એટલા માટે તો આપણે આજનો મુખ્ય વિષય શરૂ કરીએ છીએ મિથ્યાત્વથી મોક્ષ સુધીની યાત્રા એ યાત્રા શરૂ કરતા પહેલા પહેલા આપણે એ સમજવું જોઈએ કે આપણે અત્યારે કઈ જગ્યાએ છીએ ચૌદ માં આપણો નંબર ક્યાં છે સમજ માટે એમ માની લો કે આપણે એક સમજવા માટે ગોળા બતાવ્યા છે પહેલો ગોળો પણ મિથ્યાત્વનો છે અને પાંચ નો ગોળો પણ છે હવે તમે પહેલો ગોળો જુઓ અહીંયા આગળ એ કોઈ શક્યતા નહોતી એટલે આપણે નિગોદમાં હતા હું તમે બધા જ આપણે એક નિગોદમાં હતા અને એ નિગોદ પણ કઈ અવ્યવહાર રાશિની નિગોદ અર્થાત ચૌદે રાજલોક અંદર છતાં પણ એમાં જીવ છે એટલે નિગોદ નો જીવ છે સૂક્ષ્મ નિગોધ નો જીવ છે અને એ તદ્દન સુસુપ્ત અવસ્થામાં છે તમે જુઓ તો એની અંદર ખાલી ચાર બાળ બતાવ્યા છે બાકી બધો બ્લેક છે એની અંદર પ્રકાશ ક્યાંથી પણ છેવટે છે જીવ છે એ અજીવ તો નથી એ જળ નથી જીવ છે જીવ છે એટલે એની અંદર આઠ રુચક પ્રદેશો એવા છે આત્માના આઠ પ્રદેશો એવા છે દરેક જીવની અંદર હોય છે દરેક જીવની અંદર અત્યારે આપણામાં પણ છે એ રૂચક પ્રદેશો પર કર્મ કોઈ અસર નથી કર્મ એને લાગતું જ નથી બધાને છે જેટલો જીવ એ બધાને આઠ રોચક રોચક પ્રદેશ એટલે આત્માના આઠ સ્થાન બરોબર છે એ પ્રદેશોના આઠ સ્થાન અહિયાં આગળ નાભીમાં હોય છે जना कर्म नहीं, कोई असर सूक्ष्मिकोद्य राशि पी जगत नियम एवं जय सी जाए तारीद म કરોડો અબજોના પ્રમાણમાં નિગતો જીવન એમાંથી એક ના નંબર બહાર લાગે અને એ અવ્યવહાર માંથી વ્યવહારમાં આવે છ મહિને એક જીવ તો જાય અહીંથી નથી જતો માવિધ નથી જાય પણ જાય તો ખરો દર છ મહિને એક જીવ જાય બરોબર તો હવે આપણો નંબર ક્યારે લાગ્યો આમાં એવું છે કે આ તો ઉત્કૃષ્ટ નિયમ લીધો પણ એવું પણ બને કે આજે એક વખત એવો એક એકસો ને આઠ જીવ એક સમયની અંદર ગયા તો એકસો ને આઠ જીવ એટલે અવ્યવહાર રાશિ માંથી કહેવાનો એટલે એટલે સમજાય ને હું તમારી સાથે બોલું કોઈ પણ એટલે મારા કર્મ બંધ ને બધું ચાલુ થઈ ગયું બરાબર બંધ બધા ચાલુ થઈ ગયો પેલા માં હતો પણ આમાં વિશેષ પ્રમાણે હવે એ ચાલુ થઈ ગયો વ્યવહાર એ સ્થાન બતાવ્યું છે બીજો બીજો વ્યવહારમાં આવે છે એટલે સહેજ ઉઘાડ થયો છતાં અંધકાર છે હવે એ જીવ શું કરે છે કર્મ બાદે પણ ઉત્કૃષ્ટ સ્થિતિ એવું કર્મ બાદે સિત્તેર કોળા કોડી સાગરો પંક બહુ જ લાંબા સમય એનો પાર આવે એવું ઊંચું કર્મ બાંધે એવો કર્મ બાંધુ કઈ ખબર નથી કે એવા કર્મ બાંધકે સિત્તેર કોડાકોડી સાદો એવી સ્થિતિ બાંધે અને પાછો પડે પણ પાછો ફરીથી બાંધે પાછો ફરીથી પડે આવું બધું આવન જાવન ચઢા કરતું હોય છે એમ કરતા કરતા ધીમે ધીમે ધીમે એનો વિકાસ થયો વિકાસ થયો છે એ ત્રીજી સ્થિતિમાં ખાલી બે જ વાર બાંધે એ બાંધે સારું નથી એ સારું નથી કરતો છે ખાલી બે જ વાર બાંધે છે સક્રત બંધક એને ખાલી એક જ વાર બાંધે એવી સ્થિતિ પણ આવે એવી સ્થિતિ પણ આવે અને એમ કરતા કરતા એનો વિકાસ થયો હવે વિકાસ થતા થતા એક આ સ્થાન હવે એને ફરીથી પેલું ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની જરૂર લાગતી નથી અપુન ફરીથી એ સ્થિતિ બાંધતો નથી બહાર નીકળવા જુઓ હવે આગળ આવે બરોબર છે હવે એની અંદર બે પ્રકારના જીવો હોય શકે સામાન્ય રીતે બે પ્રકારના એક જીવ નું નામ છે ભવ્ય જીવ અહી તમે જોશો જીવના બે ભાગ છે એક ભવ્ય અને બીજો હવે તમને આપણે ઘણી વાર ચર્ચા કરી છે તત્વર્થમાં જે લોકો નવા છે તમે કહેશો કેમ તો એનું પરિણામ છે પારિણામિક ભાવ છે આપણે ભણી ગયા પારિણામિક એટલે એના ઉપર કોઈ કર્મનો એવો પ્રભાવ છે જ નહીં હે કર્મની કોઈ અસર નથી એના ઉપર એ અભવ્ય જીવ અને ભવ્ય જીવ મોટા ભાગના જ છે આગળ શું કરે છે જીવ એના પહેલા બીજા ગોળામાં પણ શરૂઆત કરે છે યથા પ્રવૃત્ત કરણ નામનું એક કરણ કરે છે બહુ સરળ શબ્દ છે યથા એટલે પોતાની મેળે પ્રવૃત્તિ એટલે આવેલો કરેલો અધ્યવસાય પોતાની મેળે મનના ભાવ સરસ સમજા પર્વત ઉપર નીચે એક નદી વહે છે એકદમ ફાસ્ટ અને એ પથ્થર કેવો છે વાલ ચૂકો છે પણ એ નદીમાં પડ્યો તો નદીના તણાવમાં અથડાય છે કૂટાય છે ચારે બાજુ અથડાય આપણી પણ છે કે આપણે પણ આ જીવનની અંદર કશો પ્રયત્ન આપણે કર્યો નથી આપણે દેરાસન નથી કોઈ ધર્મ નથી કર્યો કોઈ સામાજિક પ્રતિક્રમણ કશું નથી કર્યું છતાં પણ જીવનના અનુભવોમાં અફડાતા ફૂટાતા ભટકાતા આપણને થયું કેમ હું કઈ નથી કરતો ગયો અર્થાત એવી ટેવાઈ ગયો રીતે કે જેથી કરીને એને લાગ્યું કે આ બધું શું છે યથા પ્રવૃત્તિમાં થોડો સુધારો થયો મનના ભાવ થોડા સુધરવા મળે એ યથા પ્રવૃત્તિ पड़े पदे पा पड़े एम उपड़ त्याव्य जीव है थकी जाए એ એ જ્યારે યથાપ્રવૃત્ત કરારંવાર કરવાનો વખત આવે કે આ બધું કુદરતી બોલાવવા આવે કે હવે મારે કઈ શું છે મારે કઈ કરવું એટલે આગળ વધતો નથી ભવ્ય જીવ છે એ શું કરે છે એ યથાપ્રવૃત્તિમાં આની જેમ જ કરે છે ને પડે છે અનેક કરે છે ને પડે છે પણ અહીં આવ્યા પછી એને એમ થાય છે કે સાવ જો કશું નથી કરતા મારા મનના ભાવ સુધરી રહ્યા છે તો લાભ હું કંઈક પ્રયત્ન કરું એટલે થોડોક ધર્મ તરફ અભિમુખ થાય છે સાંભળવાની ઈચ્છા થાય છે એના અંદરથી ભાવ જાગે અને એનો થોડા જરા સુધારો થતો જાય છે એટલે તમે જોશો અહીંયા ઉદાસ થોડો વધારે છે અહીં ઉજાસ વધારે પણ છતાંય અહીંયા પણ કેવો છે વિથ્યાત્વ તો છે જ હજુ વિથ્યાત્વ ચાલુ છે હવે એ પાંચમા ગોળામાં તમે જુઓ સુધારો થતો ગયો અને એનું મિથ્યાત્વ જે આટલું પ્રગાળ એમાંથી થોડું ઓછું થોડું ઓછું થોડું ઓછું થોડું ઓછું અને મોડું મોડું પડતો પડતો પડતો અહીંયા આગળ આવે અહીં આવી ગયો હવે એને થયું કે સારું આ જીવની પોઝિશન કેવી હોય કે ચાલો મેં કશું ઋતું કર્યું અને મારા ભાવ સુધરે હવે હું જેમ જેમ કરું છું એમ મારા ભાવ વધારે વધારે ઊંચા થતા જાય છે કઈ કંઈક થઈ રહ્યું છે અંદર અંદર કઈ ચાલી રહ્યું છે અને એ પછી સત્સંગ કરે એટલે જુઓ જ્ઞાન પણ કરે છે જ્ઞાનમાંય છે ક્રિયામાં પણ છે દેરાસાર આવે છે ચૈત્યવંદન કરે છે બધું કરે છે ક્રિયા પણ કરે છે બધું કરે અને એને થોડો થોડો સત્સંગ કરતાં કરતાં કરતાં એને એમ થયું કે લાવ હું જરાક થોડો વધારે ફોર્સ કરું હું જરાક થોડા નાના નાના અનુષ્ઠાનો કરું અને એમાંથી આગળ વધું તો એક સ્થિતિ એવી આવે છે કે જ્યારે ચરમ યથા પ્રવૃત્તિ કરણ કર્યું ચરમ એટલે છેલ્લું છેલ્લું યથા પ્રવૃત્તિ કર્યું અને હવે આગળ વધે છે આગળ વધીને સીધો ચોથે જાય છે ચોથા ગુણ સ્થાને બીજા અને ત્રીજા ગુણ સ્થાને જતો નથી એની વાત આપણે પછી કરી પહેલેથી સીધો ચોથે જાય છે જમ્પ લગાવે છે પણ એ જમ્પ લગાવતા પહેલા શું થાય છે એ તમે આ છેલ્લા પાઠમાં જોશો અહીંયા આ બાજુ છે ને ત્યાં આગળ તમે જોશો ત્યાં આગળ તમે જોશો તો શરૂઆતની એ શું કરે છે જુઓ એ બહાર નીકળ્યો આ જીભ બહાર નીકળી નહીં તમને ગોળો દેખાય છે રાગ દ્વેષ ની ગાંઠ મને પૂછે છે જેમાં આપણી તબિયત બગડી હોય અને ક્યાંક ગાંઠ થઈ હોય તો આપણે શું કરીએ ચાલો સર્જન પાસે જેને કળાઈ દેખાઈ પણ આ ગાંઠ કેવી છે રાગ અને દ્વેષની ગાંઠ એ ગાંઠ એવી એવી પડી ગઈ છે કે આપણને થાય કે અપૂર્વ કરણ અપૂર્વકરણમાં હવે એનો પ્રવેશ થઈ ગયો અપૂર્વકરણ અપૂર્વકરણ એટલે શું પહેલા ક્યારે પણ નહીં આવેલો એવો મનનો અધ્યવસાય અધ્યવસાય એટલે ક્યારે પણ મને આવો ભાવ નથી આવ્યો અને આજે કોણ જાણે કેમ પણ મને એવા ભાવ આવે છે કે આ રાજ દ્વેષું આ મારે જોઈ આ મને પૂછે છે આ મારે તોડી નાખું મનને કેમ થયા કરે એમ થયા કરે થયા કરે અને જરાક તમારા રાજ દ્વેષ થતા જાય સમજી રહો તમે અપૂર્વકરણમાં આવી ગયા આ તમને પ્રેક્ટિકલી અંદર શું થાય છે બહાર તો આપણું એન્જિનિયરિંગ છે હું જ્યારે ન્યુક્લિયરમાં હતો ત્યારે અમે લોકો શું કરતા રિએક્ટરને ફાયર કરી એ ડિઝાઇન કરી બરાબર એટલે રિએક્ટરની અંદર બધા ફ્યુઅલ રોડ નાખીએ પાંચસો ફ્યુઅલ રોડ અને ક્યાંય પણ કોઈ રોડની અંદર જે પેલા યુરેનિયમના રોડ હતા એમાં ક્યાંય વધારે પડતો પાવરમાં જતો ફાયર નથી જાય ચાલો રેડિયેશન નથી જાય વધારે પડતું લીક અને આવું એ પાંચસો ને બેલેન્સ રાખવું પડે એટલે એ માટે અમને જે રિએક્ટરનો રોડ હતો મહિના નીકળી જાય બહુ સરસ કે એનર્જી મળે છે એવો ભાવ અંદર આત્માનું એક રિએક્ટર છે રાગ્વેષ આવે છે પછી જીવ થાય છે તો મિથ્યાત્વ તો છે રાજદ્વેષ ના ચૂરા કરીને ચૂરા કરી ના થાય જેમ આખી સોપારી હોય એના અહીંયા કર્યા ને તો આ ભાગના ચૂરા થઈ ગયા છે સુપારીના ચૂરા થઈ ગયા એટલે તમે સોપારી ખાઈ શકો છો પહેલા શું હતું આખી સોપારી હતી રાગ બહુ મોટો હતો દ્વેષ બહુ મોટો હતો આપણે હવે ઝાટકામાં કારણ કે મને કઈક દવું મળ્યું મને સત્સંગ મળ્યો છે મને કઈક જાણવાનું મળે છે હવે મારે ઘરે બેસી નાખ્યું એમ આપણે અંદર થી એવું કે કોઈની જોડે કામ કરવાના મારો વાતો ચિત્ર કરવી આ કરું તે કરવું એમાં નિર્દા કરવી એના કરતા આ શું ખોટું એ રીતે આપણને થતા થતા થતા અપૂર્વકરણ માંથી બહાર નીકળે છે અને એ ત્રીજું એક કરણ કરે છે એનું નામ છે અનિવૃત્તિ કરણ અનિવૃત્તિ અનિવૃત્તિકરણ નો બીજો કોઈ અર્થ નથી એક જ છે કે હવે મારે નિવૃત્ત થવું નથી દેખાય છે કાળો પટ્ટો છે તમારા ચાર્ટમાં તમને દેખાશે આ જો આ કાળો પટ્ટો છે એ નિર્થવાનો છે આ કાળો પટ્ટો એ પણ નિશ્ચાત્વ છે આ પણ મિથાત્વ અને વચ્ચે દેખાય છે કાળો પટ્ટો વચ્ચે નથી દેખાતો તો શું કરે છે જીવ ત્યાં સુધી આવે છે કાળા પટ્ટાને અંદરના ભાવ સુધર્યા અને ભાવ સુધારવા માંડ્યા એટલે કોઈક વખત એને ધ્યાનની પાળા લઈ એ બેસી ધ્યાનમાં આંખ બંધ છે અને બસ જ્ઞાન મુદ્રામાં છે પરમ શાંતિ છે ચારે વાગે શાંતિ અને ધ્યાનમાં બેઠા બેઠા એ કોઈ પરમાત્માને યાદ કરે છે કોઈ જોત દેખાય છે અને જોત મને જોત મને જોત સમય પસાર થઈ ગયો એ ટાઈમની અંદર આત્માએ શું કર્યું આત્મા અંદરથી જાગ્રત થઈને આપણને ખબર નથી પડતી અંદર આત્મા જાગ્યો અને એ શું કરે છે આ હા અત્યારે બેસ્ટ ટાઈમ છે મારે કર્મો તોડવાનો એટલે જે પેલો મિથ્યાત્વનો પટ્ટો આગળ છે ઉપર અને નીચેનો જે નીચે તો આવી ગયો છે ઉપરનો પટ્ટો છે એ કહેશે એ કરે જુઓ બધું મારી તોડવાની તાકાત નથી પણ અંતર મુહૂર્ત અંતર મુહૂર્ત એટલે અડતાલીસ મિનિટમાં સહેજ પૂછું અને એક સમય કરતા વધારે એટલો ભાગ હું તોડી નાખું એ તોડીને એને એકદમ ક્લીન બનાવી એવું એને અંદરથી ભાવ કાઢે એટલે એ શું કરે છે કે જો અહીંયા આગળ આજે તમને દેખાય છે આ બધા પેલા એરા દેખાય છે ને એક એરો ઉપર અગાઉ એરા નીચે જાય છે એ શું કરે છે કાળા પટ્ટાનું મિથાત્વ હતું એને થોડા નીચે લાવે છે આ નીચે લાવે છે અને થોડાને ઉપર લાવે છે બરાબર છે એ થોડા નીચે નાખે છે થોડા પૂરા ઉપર નાખે થોડા નીચે થોડાના ઉપર અને એટલા ભાગમાં વેક્યુમ વેક્યુમ એટલે ક્લીન એટલો ભાગ ક્લીન કરી નાખે છે શાંત થઈ જાય છે તો મેં તમને કીધું ને કે આપણી લાઈફમાં શું બને આવું બને ધ્યાન આવતા હોય તો આપણે શાંતિ અને આવું એક નહીં હું બે ત્રણ ચાર વાર બને એટલે થોડું ધ્યાન જરા સેટ થાયટ થાય એ જીવને એવો ભાવ આવે છે કે જાણે હવે મારું મિથ્યાત્વ ખતમ થઈ ગયું છે એટલા ભાગમાં એટલો ભાગમાં બધું જે આ કાળો પટ્ટો હતો અહીંયા થોડા નીચે નાખ્યા થોડા ઉપર નાખ્યા થોડા ભૂતગળો નીચે નાખ્યા થોડા ભૂતગળો મિથ્યાત્વ એ ભૂતગળો છે થોડા ભૂતગળો નીચે થોડા ઉપર થોડા નીચે હતો અને આખો ભાગ ખાલી કરી નાખ્યો મોટા મોટા ઝાડ છે પહેલા વૃક્ષ આગ લાગી ફાયરફ તો એની અસર બીજા થવાની જ છે અને એ આગળ વધતી વધતી બધાને ખતમ કરી નાખે બરાબર તો ડાયા માણસો ભેગા થઈને વિચાર શું કરે અને આખું મેદાન એટલે શું થાય એ મેદાન સાફ થઈ ગયું એટલે આગ ફરતી ફરતી ફરતી પેલા બીજા પાંચ માં છઠ્ઠા કરતા ક્યાં સુધી આવશે પચાસ પચાસ આગે અટકી જશે કેમ અટકી ગઈ આગળ એક વૃક્ષ નથી બધા તોડી નાખ્યા એવું કર્યું નાખ્યા ભલે તમે સો વૃક્ષ એકાવન થી સો ગયા પચાસ વૃક્ષ ગયા અને પેલા પચાસ ગયા પણ એકસો થી હજાર સુધી બધા નવસો વૃક્ષ બચી ગયા એ બચાવવાનું કામ એ અહીંયા આપણે કર્યું આવે પહેલા બિંદુ ઉપર ઉપશમ સમય કહેવાય છે ઉપશમ ઉપશમ એટલે શું કહેવાય ધ્યાન આપો અહીંયા જો આપણા આત્મા ઉપર કર્મ ની અસર કોણ મોહની તો મોહનીય કર્મ ખતરનાક છે બહુ ખતરનાક છે અને મોહનીય કર્મ તમે બરાબર સમજ્યા છો છતાં પણ અહિયાં હું તમને જરા ખાલી જગા આવી ગઈ એ ખાલી જગામાં શું કરે છે થોડા અહિયાં નાખે છે ભૂતકાળમાં ખાલી જગ્યા જે આવી ગઈ ત્યાં અહિયાં દાખલ થાય જેવો અહિયાં આ જગ્યાએ ત્યાં આગળ શું થાય છે તમારે આપણું સમજવું તો પડે ને કે આ બધું છે શું તો મોહનીય કર્મ અંદર અઠયાવીસ એના સોલ્જર્સ છે અને એના બે મુખ્ય છે હેડ બે છે એક નું નામ છે દર્શન મોહનીય બીજાનું નામ છે આ બંનેનું કામ જુદું જુદું સોંપ્યું છે કોને પેલા રાજા એ મોહનીએ એને શું કર્યું પેલા દર્શન ને કીધું ધારું કામ છે ને આને મુછવવાનું આને એટલે આત્માને આત્માને એટલે આપણને નાખી દે તો પછી એ મોચા પચાસ કરશે અને એની પાસે ત્રણ સોલ્જર છે તમને નામ ખબર છે આ ત્રણ છે પેલી બાજુ પચીસ જણા છે કોને છે દર્શન ને કે ચારિત્ર ને ચારિત્રુ કામ શું છે કે ચારિત્ર તમારા ચારિત્ર માં નિખાર ના લાવે તમારા ચારિત્ર કલુષિત કરે કલંકિત કરે એ ચારિત્ર મોહિ નું કામ બરાબર પણ સૌથી મહત્વનું છે દર્શન મોહન તમને જો પીવડાવે નહીં તો તમે ઠેકાણ હોય ને પણ આ નશો જ કરાવી દે છે હવે એને શું કર્યું કે નશો કરાવવામાં मुख्य चार कया अनुबंदी अनंत अनुवत्ता अनु बंद जे बंद करती होता है અનતાનું બંધી ક્રોધ અનતાનું માયા ક્રોધમાન માયલો સોળ એ થયા અને નવ નો કષાય છે જે કષાય ને ઉત્તેજન આપે છે હાસ્ય રતિ અરતી ભય સો જુગુષા સ્ત્રી પચીસ થયા પચીસ પછી ચાર આવે એ ચાર ને ચાર ને ત્રણ ચાર ની ચંડાળ ચોકડી આપણે કહી દેવી આ સાત ને સપ્તક કહેવાય છે એ દર્શનમાં સપ્તક એટલે એટલે સાત નો નશો જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ આગળ વધતો નથી એટલે એટલે નશો છે એનો અર્થ શું થયો કે થોડું આપણે કેવડાવે છે પણ એનો અર્થ શું થયો કે જીવ એવું માને છે કે મારી પાસે બધું જ છે મારી પાસે સત્તા છે મારી પાસે પૈસો છે મારી પાસે યશ છે મને આટલા મેડલો મળ્યા છે અને હું કહું એ સાચું બીજું કોઈ સાચું હોય ન શકે હું કોઈ દિવસ ખોટો હોય શકું મારી પ્રતિમા ઝાંખી થવી જ ન જોઈએ એ બધા એને પોતાની અંદર જ ક્લોર રચો પચ્યો રહેશે કે કોઈ બીજો ખ્યાલ જ નથી આવતો એ મિથ્યા એ મિથ્યા અને એની અંદર અહીં આગળ એ પ્રક્રિયા છે તો આ જીવની પોઝિશન જયારે એ અહીંયા આગળ આવ્યો જો પેલા આખું યથા પ્રવૃત્તિ પછી શું કર્યું દબાવી છે એટલે ઉપશમ કર્યો ઉપશમ કર્યો એટલા વારમાં કોઈ સાતની ચઢાઈ નથી અત્યારે એટલે એને હાશ થયું ઠંડક થઈ ગયું હવે આ સાતનો હુમલો નથી સાતનો હુમલો નથી એટલે એ પોઝિશન માં આવી ગયો તમને આ ચિત્ર બતાવો અહીંયા આગળ આવો ત્યારે એને સમ્યક્ એ સમયત્વ ક્યાં સુધી રહેશે છે સાત દબાવી દીધા અને હવે એ હવે બીજું કામ કરે છે હવે એને શું થયું આ સાત ને તમે દબાવે પણ સારું હજુ બહાર નીકળીશ ને પાછો મીઠા તો કાળો પટ્ટો તો છે પેલી બાજુ મારા કર્મ તો મને આવવાના જ છે હું એક કામ કરું એમાંથી જેટલા નજીકમાં આવે છે તોડ્યા તો ખરા તોડી નાખ્યો એટલે એને પુરુષાર્થ વધારે કર્યો એને પુરુષાર્થ વધારે કર્યો વધારે કર્યો એટલે પેલા જે પટ્ટો હતો ઉપરનો કાળો પટ્ટો દેખાયો છે એમાંથી એને ઘણા બધા તોડી તોડીને એના ત્રણ ભાગ કરે ત્રણ ભાગમાં પહેલો ભાગનીય આ શુદ્ધ ને અશુદ્ધ નો ઢગલો છે એટલે મિશ્ર મોહનીય અને આ છે એવું ને એવો જ કાળો છે ચોખા છતા હોય જૂના કાળમાં તો ચોખામાંથી ઘણા બહાર નીકળી જાય છડતા છતાં હવે એને શું થયું કે મેં આના ત્રણ ભાગ તો કરી નાખ્યા એટલે એનો આનંદ આનો વધ્યો અને એમ કરતા કરતા જયારે એ અહીંયા આગળ આવ્યો અને સીધો પેલામાં અંતર કરણ પૂરું થઈ ગયું એવું વખતે जो एने है, सम्कित, आ उदय मोहनी उदय तो बनीक्षम सम्यार मिथ्या चौथु गुणस्थान चौथुस्थान अवि दृष्टि चौथु गुणस्थान ફરી એકવાર ચોથું દૂર સ્થાન આવે એટલો અર્થ પહેલા કઈ આગળ વધવું છે હવે સમય બહુ ઓછો છે મનુષ્ય લાઈફની અંદર હવે મારે ખબર નથી હું આવતા ભાવમાં ક્યાં જઈશ તો મારે મારો આવતો ભાવ પણ સુધારવો છે મારે કંઈક કરવું છે આવું કરવું છે એવો ભાવ આવે એમ કરતા કરતા કરતા કરતા એ ચોથે પહોંચી ગયો હવે શું કરે છે જો હવે એ સામાયિક કરે છે ન કરવા તો ફાઈન એના ભાવ સુધારવા માટે એના ભાવ સુધરતા ગયા એટલે એને થયું કે હવે કઈ તાકાત આવી અંદર અને એ તાકાત આવી એને અવિરત સમ્યક દ્રષ્ટિ કહે છે चेक તમે લખી તમારો મોક્ષ ક્યારે થશે ઘણા બધા ભાવ કરવા પડે તમારે પણ તમારો મોક્ષ નક્કી લાગે છે પણ હવે એને પુરુષાર્થ કરવો છે કારણ કે આપડે તો ચૌદ પહોંચવું છે ને આપણે તો આજે જ મોક્ષ લેવો છે ને હા તો આજે તમને અપાવી દઉં આજે મોક્ષ અપાવજો પાંચ દસ મિનિટ વધારે ચિંતા ના કરતા પણ આ ચોથું બરાબર સમજવાનું છે કારણ કે ચોથા નો કાળ ઘણો નાખો છે અને એ તમને બતાવો કેટલો લાગો આ પહેલું જે ગુણસ્થાન છે એનું નામ છે વિથ્યાત્વ અનાદિકાળ અનાદિકાળ જગન્ય થી અનાદિ અને ઉત્કૃષ્ટ થી અનાદિકાળ અને આ તમે લખતા નહીં તમને હેન્ડ મોકલી આપીશું તો છે અને એક ભવ્ય જીવ હોય જે અનાદિ થી આવતો હોય પણ ક્યાંક એ અટકી જાય એટલે એનો મોક્ષ થઈ જાય એટલા માટે બંને માં અનાદિ અનાદિ બરોબર હવે ભૂલી જાવ એક સેકન્ડ માટે વીરતી નથી એટલે હજુ એના કોઈ કોઈ પછખાણ ના જેવું કશું આવ્યું નથી છતાં પણ ભાવ એના બહુ સારા થયા એને કોઈ બીજાને મદદ કરવાની ઈચ્છા થાય કોઈ દાન ઈચ્છા થાય કોઈક અંદર જીવનમાં બધા કરતા હોય છે અને વધારે વધારે પછી નો જે આપણે અધ્યાય કરવાનો છે દેવલોક ને મનુષ્ય એના ઉપર છે નાર ઉપર ત્યાં છેદ ઉપર ગયો સર્વાર્થ સિદ્ધ વિમાન જ્યાં આગળ આયુષ્ય તેત્રીસ સાગરો પંપ છે ત્યાં એને એ સંકેત જો આવી ગયું સાથે ત્યાં આગળ રહ્યો છે હવે માનો કે અહીંયા છે હવે આપણે આ બીજે ત્રીજે કેવી રીતે આવે જોઈએ બરાબર અહીં સુધી આવતા આવતા આપણે આગળ ક્યારે કીધું કયો ઉદય થાય તો પણ માની લો કે અહીં આવતા એને આનો ઉદય ના થાય અને અર્ધ શુદ્ધ એટલે મિશ્ર એનો ઉદય થાય તમને એક દાખલો આપ્યો હતો કે માણસ ગરમીમાં ચાલતો હોય ગરમી સખત છે એમ થાય કે મારે શાંતિ જોઈએ છે એર કન્ડિશન થિયેટરમાં જઈને બેસે બધી ગરમી બહારની ના લાગે એટલે આજે બહુ ઠંડક નથી ચાલતું મળી ગયો આપણે વાતો કરી આમ અને જો કોઈ એવો મળી ગયો જો ગ્રણી કરનારો પેલા પૈસા તું હજુ નથી આપ્યા ક્યારે આપીશ એટલે એનો પિત્તો પાછો જાય બરોબર એનો પિત્તો જાય એવી પોઝિશન અને આશુદ્ધ કુંજની એટલે હવે મળે તો પહેલા જાય પણ એ ત્યાં ચોથે નથી પડીને ક્યાં આવે છે પહેલી વાર તો એને ઉત્સમ સમય તો આવે છે એ ક્યાં આવ્યું દાખલ થતા એ તો કોઈ લેવાનો નથી એ તો આવી ગયો હવે કરતા કરતા કરતા ઉપર ગયો ઉપર ગયો અને બહાર જેવો અંદર દાખલ થાય છે બતાવીશ ઓછું છે ત્રીજે આવે તો પાછો એ ત્યાંથી પડી ને પાછો પહેલે જાય અને પહેલેથી પાછો આવી શકે અનંતાનો બંધી નો ઉદય આવી ગયો સત્તામાં તો અનતા બંધી છે અંદર તો પડેલું જ છે આપણું એ કદાચ ઉદયમાં આવી ગયું એકદમ એ ઉદય માં એટલે અનંતા નું બંધી એટલે શું થયું પેલું નશો પીવડાવી દીધો એ બહાર નીકળી અંદર જાય ને પહેલા જયારે નશો કરે નાખ્યું એને વોમિટ કરી નાખ્યું કરી નાખ્યું એટલે દૂધપાક ખાધો હોય અને વોમિટ થાય એટલે સ્વાદ પણ બેસુરો આવે પણ જરા મીઠો આવે પણ એમ લાગે કે બેસુરો સ્વાદ છે પણ છતાં દૂધપાક મીઠાશ દેખાય એવો જયારે બે પટ્ટી દેખાય છે બે લાઈન ઉપર જતા પણ આવે ત્રીજે થી ચોથે પણ જાય બરોબર હવે થાય છે મિશ્ર પુસ્તક અંતર મુહૂર્ત એક સમય ઓછામાં ઓછો અને વધારે છ આવના એક પલકાર કરો આવે એમાં અનંત નીકળી ગયો એક પલકાર તો પછી ખાલી એક પલકારાનો તમે ગણો અંદર તો કેટલા સમય નીકળી ગયા એક સમય એટલે કોઈ એનો હિસાબ નથી તમે એનું ગણતરી અને છ અવલિકા એટલે એવા તો અનંત છ કે સાત એવા થાય વધારણા થાય કે સાત વખત આમ પટાવો તમે પુષ્પતિઓ એટલે અનંત એટલા આવી એ છ અવલિતા સમય એટલે જાણે કંઈક છે જ નહીં અહીંયા આવ્યા તરત જ પડ્યો સીધો બરોબર એ બીજે પડ્યો એનો સમય એટલો ઓછો છે હવે અહીંયા છે અવિરત સમ્યક દ્રષ્ટિ એ ચોથે છે ચોથે આવ્યા પછી શું થાય જુઓ ચોથે આવ્યા પછી હવે એનો સત્સંગ કર્યો બરાબર એ સ્વાધ્યાયમાં આવે છે સત્સંગમાં આવે છે એ ક્રિયા કરે છે એના ભાવ સુધરે છે એને કંઈક કરવું છે હવે ભારત જાય ઇન્ડિયા જાય છે કોઈ આચાર્યનો ભેટો થાય અને આચાર્ય કેવા કે તમને કોઈ બાધાઓ નથી લેવડાવતા કે તું આમ કર ને તું આમ કર એ તત્વની વાતો કરે કોઈ સારી વાતો અને અમે થાય કે સારું કંઈક કરવા જ મારે કંઈક નાના નાના વર્ત લેવા છે વધારે જે સાત વાગે ચાપી થાય સાડા સાત કરીશું સૂર્ય વગર અડતાલીસ મિનિટ પછી સુફરક પડે એટલું પુણ્ય બને છે આચાર્ય ભગવાન એને છે કે આટલું પુણ્ય છે એ પુણ્ય મને કામ લાગશે ક્યારે પણ રાતના પણ એ છ વગેરે એટલે થોડા થોડા ભાવ થોડી થોડી વીરતી આવે એ વીરતી આવી એ આંશિક આવી હજુ કમ્પ્લીટ નથી આવી આંશિક વીરતી આવે થોડા થોડા પછાણ પણ લે કોઈક વાર કરે કોઈક વાર કોળીમાં પણ એક ઉપવાસ કરે કોઈ વખત રાહ જોવા માંડે એટલે ચોથે આવીને ક્યાં જાય છે પાંચમે એનું નામ દેશ વીરતી દેશ એટલે આંશિક રીતે એનામાં વીરતી આવી બરોબર એ એ વીરતી આવી પાંચમું ગુફાણું કહેવાય હવે એનો કાળ કે પૂર્વ એક પૂર્વ એટલે ચોરાશી લાખ ગુણ્યા ચોરાશી લાખ જેટલા વર્ષ થયા આદેશ્વર ભગવાન આયુષ્ય કેટલું હતું ચોર્યાસી લાખ પૂર્વ ચોરાશી લાખ ગુણ્યા ચોરાસી 84 ચોરાસી લાખ હવે ચોરાસી લાખ કરો એટલે સાત હજાર છપ્પન થયા બરાબર દસ મેળા થયા તો સાત હજાર છપ્પન ગુણ્યા ટેન સુધી કેટલા પાવર ટેન પાવર થયો એક કરોડ એટલે સાત મેળા ઉમેર બીજા સેવન્ટીન પાવર એક કરોડ પૂર્વ કોટી વર્ષ વાળા મનુષ્યો પણ એ કાળમાં હતા કે નહીં સ્વામી ભગવાન કેટલું અને એ કાળમાં મહાવીર સ્વામી ભગવાન નું બતેર તો સુધરમા સ્વામી કેટલું હતું સો વર્ષમાં એટલો વર્ષ ઓછા એટલા ઓછા થઈ ગયા એટલે દેશો પૂર્વ પોટી વર્ષ ટૂંકાણમાં પણ ઓછું તો આટલું પણ છે ને આપણે ઓછું ગણીએ છે મહા સાગર તો કેટલો લાંબો હોય પણ આપણે તો ખાલી અહીંથી જવું છે બરાબર તો એ દેશ વીરતી થાય દેશ વીરતી માં થયું એની થોડી એની અંદર વૃદ્ધિ સુધરી બે અણુ વ્રત લે ને એક કે બે અણુ લે તો પણ એનું દેશવૃત્તિ કેવાય એ ઓછી કહેવાય છ લે પાંચ છ લે તો વધારે કહેવાય બારે બાર લે તો સૌથી બેસ્ટ ઉત્કૃષ્ટ કહેવાય બરોબર પણ આ એનામાં એ ગુણ આવતી મુખ સુધી જાય કયું કર્મ મહત્વનો ભાગ ભજ્યો છે મોહનીય કર્મ એ તો આપણે જાણીએ છીએ મોહનીય કર્મ મોહનીય કરૂટે એમ માણસ આગળ ને આગળ વધતો જાય એ વાત પણ એક સરસ છે અને સરસ શું છે મિથ્યાત્વ અને પહેલા ચાર નું બંધી ચારે ત્રણ સાત એ સાત ને શાંત કર્યા સાત ને શાંત કર્યા પણ શાંત કર્યા પણ અહિયાં પાછું ઉદયમાં શું આવ્યુંન્ય ઉદય માં આવ્યું ચાલુ હોય એ વખતે આ પાંચમા ગુણ છાણે શું થાય છે જુઓ અનતાનો મંદિર ગયો ગયો કશાય બાકી રહ્યો અચાર એના પછી કારણ કે દેશ વિદિ આવે કે છે કે અનનતા નો બંદી તો આ બાજુ ગયો છે એ તો શાંતિ થઈ ગયો અપ્રત્યાખાની ઉપર હુમલો કરો એટલે જે પછી પેલું જે દેશ વ્યક્તિ એના ઉપર હુમલો કરતી હતી અને મોડું કરે મોડું કરી અને પેલા કે પ્રત્યાખ્યાલન એમાં નાખી દો એમાં નાખી દો એટલે પેલાનો અપ્રત્યાખ્યાની બધો જે રસ છે શું થઈ ગયો ઓછો થઈ તમને હવે તમારે એને મોડો કરવો છે તમે શું કરશો નથી નાખવાનો કરવા બેસીયે <laughs> <laughs> ત્યારે મને ખબર છે એટલે શું કર્યું પેલા તીખું જે શાક હતું એને લઈ અને મોડામાં મિક્સ કરી નાખ્યું શું કરી નાખી મંદ કરી નાખ્યું મંદ કરીને મોડું હતું એમાં ભોગવી લીધું અને ખાઈ લીધું ઉદય માં આવીને ભોગવી લીધું પછી તમે એનું વાપરી નાખ્યું એટલે ભોગવી તો લીધું ઉદય મા આવીને ભોગવી લીધું આ ડાપણ ક્યારે આવ્યા આપણને દેશ વ્યક્તિમાં પછી એટલે દેશ આવતી વખતે છઠ્ઠે ગયો તો એ બેઠા જ ના પાંચમી થી છઠ્ઠે જવું એટલે શું હિસા પાંચ મહાવ્રત જીવનમાં આવવા જોઈએ આ તો બાર અણુવ્રત ની વાત આપણે કરીએ બારે બાર આપણે લઈ શકતા નથી આ તો ખાલી સર્વવિર્તિ પાંચે મહાવ્રત આપણી અંદર આવવા એ તો આપણી પાસે છે ને પણ આપણે કલ્પના કરો કે જે મારા સાહેબ લીધી ભાવ વધી ગયા કારણ કે આ બધાનો સંબંધ મો સાથે છે જ્ઞાન સાથે નથી અક્ષરનું જ્ઞાન તમને ન હોય તમે દીક્ષા લઈ શકો છો તમારો ભાવ એટલા સુધી શકે કારણ કે તમને મો ઓછો છે મો ઉછો કરો બસ આ જેનો મંત્ર છે હવે કયું કાકી રહ્યું એ પ્રત્યાખ્યાની એને હવે કરવું લાગે છે પ્રત્યાખ્યાની પણ હવે કરવું લાગે છે પ્રત્યાખ્યાન શું કરે છે એને પછખાણ થવા દેતો નથી બહુ મોટા પચખાણ એટલે હવે શું કરે છે કે દેશ વૃત્તિમાંથી બિચારો સીધું છે એ તો એને આમે સીધું છે એના ઉપર એમાં નાખે છે એમાં નાખે અને પછી ભોગવે છે એટલે સર્વ વૃત્તિ આવી એટલે હવે એને સર્વવિર્તિના પચખાણ લીધા હવે એ સાધુ બની જાય છે હવે સંસારનો ત્યાગ કરે છે મોહ માયાનો ત્યાગ કરે છે સ્ત્રીનો ત્યાગ કરે છે બરોબર ઘરેના દાગીનાનો ત્યાગ કરે છે અને સફેદ વસ્ત્રો પહેરે છે ઉઘાડા પગે ચાલે છે બરોબર એ પોતે પાંચ મહાવ્રત ધારણ કરે છે એટલે એને એકેન્દ્રીયની હિંસા પણ કરતા નથી એ રસોઈ કરતા નથી નાતા નથી એટલે એકેન્દ્રીય જીવોની હિંસા થતી નથી પાણીના જીવોને બચાવે છે બરોબર અબકાયની હિંસા પણ અટકાવે છે જેટલી બને જેટલી બને અગ્નિકા એટલે એમાં એને આનંદ વધી જાય છે અધ્યાત્માનો આનંદ આવેલો બધો આનંદ આવે કે સ્થાને એનું નામ છે પ્રમાદ વાળી છે હજુ એને થોડી નિંદ્રા પણ વધારે સતાવે છે હજુ વિ કથા પણ કે છે દી એટલે બધી આળી વાતો કરે લોકો સાહેબ થી વધારે પણ એ પ્રમાત છે પરમાત્મા સમજે એમ કરતા કરતા કરતા એને ગુરુ મારા થાય ગુરુ જો સારા મળી ગયા તો એને કે તું શું કરે છે તું જરા જા તું એવી અપેક્ષા ના રાખ તું થાકીને તું સુદ્રા ઓછી કર તું જાગ્રત થા ગુરુ એને બહુ પ્રોત્સાહન આપે એટલે એક થોડો સમય માટે અવિરત સર્વવિર્તિ માંથી અહીંયા આગળ સાતમા ધાને અપ્રમત્ત સર્વવિર્તિમાં જતો હોય અપ્રમત્ત ભાવ અપ્રમત્ત ભાવ એટલે કારણ કે છઠ્ઠે ગુણ સ્થાને રહેલો કોઈ પણ સાધુ આ કાળમાં કોઈ પણ કાળમાં કોઈ પણ કાળની અંદર ઇન્કલુડિંગ ભગવાનમાં આવે છઠ્ઠે ગુણ રહેલા કોઈ પણ હોય સાતને ગયા વગર નથી પ્રમાદ નથી એ ઝૂલો એટલે અહીં આવ્યો તો પ્રમાદ આવ્યો પાછો પડ્યો આ બાજુ ગયો તો અપ્રમાદ આવ્યો પાછો પ્રમાદ પાછો અપ્રમાદ પ્રમાણ અપ્રમાન એને છઠ્ઠે સાત ને છઠ્ઠે સાત ને ઝૂલા ખાતો બરોબર હવે અહીંયા આગળ આવો એ વખતે બરોબર હવે માનો કે સાતને આવી ગયો સાત એના ભાવ એકદમ ઊંચા હું તમને આ કાળની વાત નથી કરતો એવા કાળમાં કે જયારે મોક્ષ ચાલુ આપણે માની લો કે ચાલુ છે કારણ કે અહીંથી મહાવી જવાનું છે એટલે છઠે સાત મે આવતા ધારો કે મૃત્યુ થઈ ગયું તો મૃત્યુ થાય એટલે ઊંચો છે એટલે દેવલોક જાય દેવલોક માં કયું ગું હોય વધારે છે વધારે આગળ મળે ચોથે થી પાછો ફરી થી પાછો એ સાતમે આવી ગયું એને એમ થયું કે ગુરુ મહારાજ મને સરસ મળી ગયા છે આજે મને આવા સરસ મહાન આચાર્ય મળ્યા આટલો સત્સંગ મળ્યો આટલો બધો મને એ મળ્યો પુરુષાર્થ વધારી દીધો શરીર સારું મળ્યું તબિયત સારી મળી લોકોને અનુકૂળતા મળી લોકોના ભાવ વધી ગયા કરતા સાતમી થી આઠમે આવે એટલે એનું નામ શું થયું કે હવે એને શ્રેણી મારવાની છે શ્રેણી એટલે નિશરણી ચાલો શ્રેણી એટલે નિશરણી હવે જુઓ તમે સાતમા સમય કેટલો છે અહિયાં સમગ્ર તો પછી ઘણો લાંબો કાળ છે એવું નથી એનો દેશો પૂર્વ પોટી વ્રસ્તુ કાળ છે કારણ કે એ કાળના લોકોને પણ આવે પણ આ બંને બાજુ અંતર કેમ લખ્યું છે કારણ કે બંને બાજુ લાંબુ ટકતો નથી પણ પડતો નથી પડે તો પાછો પહેલે પણ આવી જાય પડે તો આવી જાય એવું નથી ઘણા સાધુઓ નથી પડે કેટલાક સાધુઓ દીક્ષા અને આવી જાય પાછો ચડીને જો કરે તો પાછો ચોથે આવે પણ આપણે એની વાત કરીએ છીએ કે જે સાતમે આવ્યો એનો ભાવ વધી ગયો છે કે હવે મારે શ્રેણી માનવી છે હવે મારે કઈ કરવું છે એટલે સાતમી થી ચડેલો હવે એને બે રસ્તા દેખાય છે તમને મોક્ષ પર લઈ જવા લાગે બરાબર પણ એને શું છે ક્ષપક શ્રેણીમાં એની તાકાત બહુ ઓછી પડે મારું કટયું નથી કે ક્ષપક શ્રેણી શ્રેણી એટલે તમે નિશળી સમજી લો બે સ્ત્રી મુકેલી એક સીડી છે એ વખતે એને થવું કે હું મારામાં પેલી કર્મનો ક્ષય કરવાની તાકાત નથી પણ કર્મને લે ઉપશાન તો હું કરી શકું છું કારણ કે એને અંદરનું કર્મ તો સતાવે જ છે ને હજુ પણ હજુ પણ એની અંદર કર્મો છે આવે કર્મ તો એને હું શાંત કરું કરે છે એ કામ શું કરે જુઓ એ કર્મોને જુએ છે દેખાય છે આ બધા મિથ્યાત્વના બધા કર્મો છે હું એક એવું કામ કરું કે જે મેં શરૂઆતમાં કર્યું હતું આ પેલા અપૂર્વ છે ને માણસ પાસે જરાત ઓછી હોય તો કેટલું જોર કરી શકવાનું પણ જ્યાં સત્તા વધી ગઈ તાકાત વધી ગઈ હવે અપૂર્વકરણ કરશે તેની પાસે પાવર છે કારણ કે ક્યાં આવી ગયો તો આઠમે એ પાંચ ક્રિયા કરે છે બહુ સ્પેશિયલ ક્રિયા છે પાંચ ક્રિયા અને એ પાંચ ક્રિયાનું નામ છે અહીંયા આગળ લખેલું છે તમે જુઓ અહીંયા લખેલું છે તમારા પહેલામાં જોશો હેન્ડલમાં અપૂર્વ સ્થિતિગાત રસગાત ગુણ શ્રેણી ગુણ સંક્રમ અને સ્થિતિબંધ તમને બહુ સરસ છે તમને ટૂંકાણમાં જ એ શું કરે છે પાંચ આઠમે આવ્યો આઠમે આવીને પહેલાં એ કામ કરે છે કઈ મારે કર્મ ને દબાવવા તો એ વાત સાચી કર્મ નું તોફાન સ્થિતિ એટલે શું કર્મ કેટલી લંબાઈ છે કેટલે કર્મ ક્યારે ધારો કે દસ વર્ષ પછી આવવાનું તો દસ વર્ષના ઘાત કરીને પાંચ વર્ષ બનાવી દે પાંચ વર્ષ બનાવી દે જલ્દી ફટાફટ મારે હવે આગળ વધવું છે પછી અપૂર્વ શ્રેણી અપૂર્વ શ્રેણી ગુણ ગુણ શ્રેણી એટલે શું જે બધા કર્મો હતા ને ઉપર ઉપરથી તોડ્યા એને પછી નીચે લાવીને નીચે તોડી નાખે પછી એના અનંતે છે આ બધું છે એના ડીપમાં આપણે જવું નથી કેવી રીતે લાવે કેવી રીતે તોડે આપણે અત્યારે પણ એક છે આખું બીજો ત્રીજો કર્મગ્રંથમાં બધી રિટેસ આપીએ કેવી રીતે લાવે કેવી રીતે તોડે બધું પણ આપણે તો આ શબ્દોનો અર્થ સમજીએ અપૂર્વ સ્થિતિગાત એટલે કર્મની પલટાવી દીધા એનું નામ સંક્રમણ કમન આપણે વાત થઈ દઈએ મને મુકેશભાઈ બરાબર પુણ્યનું નાકામ છે જે શુભ કર્મ હતા અશુભ હતા એને શુભમાં પલટા એ આપણામાં તાકાત છે अशुभ ना अभिमान अहंकार करामत बहुत जबरदस्त है એ તમારો બધું ઝીરો કર નાખ્યું અને અશુભ કર્યું અને તમને ગુણ સંક્રમણ કર્યું એટલે નવો કર્મ જે આવે છે એનો બંધ ઓછો થાય નવું કરવા મારે જોઈએ જ નહીં આ બધા કર્મો મારે મોડા કરો મોડા કરો મોડા કરો બધા કડવા સાકતા બધામાં એને ખાંડ નાખી ગોળ નાખ્યો આ કર્યું તે કર્યું હવે મોડા કર્યા પછી એ જાય ક્યાં આગળ મોડા કર્યા ઠંટા કર્યા કર્મ હલકા કર્યા નાના કર્યા બરાબર કર્મ ઓછા થઈ ગયા તો નવમે જાય છે નવ જાય છે એ નવમાં નામ છે અનિમૃત્તિ અનિવૃત્તિ એટલે હવે નિવૃત્ત થવાનો નથી હવે એની તાકાત વધી ગઈ બાદર એટલે મોટા એટલે કસારોટા કશાયું ગુણસ્થાન જયારે ક્રિટિકલ છે હવે એને આગળ જવું છે તમને ખ્યાલ છે ક્રિકેટની મેચમાં સચિન તેન્ડુલકર જયારે આવ્યો ત્યારે શરૂઆતમાં બરાબર પછી સેન્ચુરી મારે અશુભ નું શુભમાં પલટાવી દીધું એના ભાવ સુધર્યા હવે એ કે છે કે નવમા માં હવે આપણે રાજા હવે શું કામ કરે છે જુઓ સત્તર ને સંજોનના ચાર થયા ને એ સંજોનના ચાર માંથી કયા કયા એ કાઢે છે જુઓ ક્રોધ માન અને આ ત્રણ આ ત્રણ લોગને નથી વળતો લોટલા હતા પેલી બાજુ ચારિત્ર ના પચીસ હતા ને પચીસ માંથી ચાર ચાર બાજુ જતા એટલે એકવીસ રહ્યા એકવીસ માંથી હવે પેલું જો મોહનીય એને નશો કરાવને બેટા તું આવી જવા કામના કામ એટલે ઈચ્છા કામ એટલે વાસના કામ એટલે તમારી પાસે જે નથી લેવું કામ લોભ એ કામનું શીર્ષાસન છે લોભ એટલે મને આ મળે મને આ મળે મને આ મળી જાય હજુ ઓછું મળ્યું છે તમારી ઈચ્છા પ્રમાણે ના થાય તો ગુસ્સો ક્યારે આવે તમને જો લોભ તમારો સંતોષાય નહીં તો બરાબર એટલે ક્રોધ ને જો મિટાવવો હોય તો માણસે શું મીટાવવું પડે સુક્ષ્મ લોટાડવાનો બાકી રહી ગયો તો એ શું કરે છે નવમાં નું કામ તો કરી નાખ્યું હવે ઉપર આવે છે દસ ને નવમાંથી જઈને દસ ને પણ અહિયાં શું કર્યું કઈ શ્રેણી ચડે છે ઉપસમ શ્રેણી હવે જો તમને એક કહેવાનું રહી ગયું ઉપશમ શ્રેણીમાં બીજી વાર ઉપસમ કરે તમે સમજાવી આખી વાત આમ તો સમય કેટલી વાર ઉપસમ ખાલી એક જ વાર આવે સાત સુધી જાય તો એક જ વાર આવે પણ શ્રેણી માળે અને એમાં ઉપસમ શ્રેણી માળે તો ક્ષયો છે ઉપર જાય છે તો આઠમે એને તોડફોડ કરી આઠમે નવ મેં એને ઉપક્ષમ કર્યો કોને ઉપક્ષમ કર્યા પેલા એકવીસ ને ખતમ કર્યા એ કયા અર્થમાં કર્યા ઉપક્ષમ કર્યા દબાવી દીધા એ અર્થમાં ખતમ કર્યા લોભ રહી ગયો છો એ લોભ રહી ગયો એ દસમા ગુણસ્થાને આવે છે અને એને ખતમ કરે છે દસમા ગુણસ્થાને શું કરે છે લોભ ખતમ કરી પાણી ઉપર આવી ગયો કચરો બધો નીચે પાણી ચૂપું દેખાય થી એને લોભ ખતમ થયો એવો ચમ્પ મારી ને આવ્યો અને અગિયાર મે આવતા હવે એને થયું શું બધાને ખતમ કર્યા છે ને થોડોક એનામાં પ્રમાદ પણ પ્રમાદ એટલે થોડુંક જરાક ચરાક પેલો થઈ ગયો શું ઉત્સાહમાં આવી ગયો કામ થઈ ગયું થઈ ગયું થયું પણ અગિયાર મે જેવો આવે ને ત્યાં પાછો કષાયો ઉભરાઈ ગયા તમે દબાવો તો ક્યાં સુધી અંતર તમે વધારે દબાવી જ ન શકો એટલે અંતર મુહૂર્તમાં પેલા બધા ઉભરાઈ ગયા પાછા આવવા કશાય કસાયો આવ્યા ત્યાંથી ધક્કો માર્યો કશાય હોય એને ધક્કો મારો કે જે ઉદય માતા એને દબાવ્યા પણ હજી સત્તામાં તા એ પાછા ઉદયમાં આવી ગયા એટલે એને ધક્કો માર્યો ધક્કો માર્યો એટલે અગિયાર માંથી પડ્યો પડીને ક્યાં આવ્યો દસ ને આવ્યો નવ ને આવ્યો આઠ ને આવ્યો સાત ને આવ્યો છઠ્ઠે આવી છઠ્ઠે આવી ગયો ઉપશમ શ્રેણી મળી અગિયાર ને ગયો ત્યાંથી આવીને છઠ્ઠે આવ્યો અને અટકી ગયો પછી પાછો કોઈક વખત એવું પણ બને કે છઠ્ઠેથી એ પડીને સીધો પહેલા આવી સીધો પહેલા પણ એક વખત એવો સ્વાદ ચાખ્યો છે કે ફરી વાર જવામાં એટલી ટ્રબલ નથી પડતી જેટલી અનાદિનો જે ટ્રબલ પડી હતી એવી અને જુઓ બીજું પણ બને બીજું શું બને ઉપશમ શ્રેણી માંડી છે અને રસ્તામાં એનું અવસાન થઈ તમને પ્રશ્ન થાય કે જતા જતા ધારો કે મરી ગયો તો જો મૃત્યુ પામ્યો હતો તે દેવલોપનું પાછું ચોથું ગું મૃત્યુ પામી અને પાછો બે અને આખા સંસાર ચક્ર અંદર વધુમાં વધુ ચાર એટલે ફરીથી એને મનુષ્ય ભાવ લેવો પડે તો ચાર વખત શ્રેણી મારે આ થઈ ઉપશમ ની એટલે ઉપશમ શ્રેણીમાં આ વસ્તુ થઈ ખ્યાના મો ઉપશાંત મોહ એટલે જેનો મોહ સમી ગયો છે જેનો મોહ ઉપશાંત થઈ ગયો છે કેટલા મોહની પ્રકૃતિ એકવીસ હતી બધી શાંતિ હવે ક્ષપક શ્રેણી માણે છે એટલું શું થાય કા તો બહુ મજાનું છે હવે જો આ જોરદાર માણસ ક્ષપકવાનું પેલા દબાવીને વિચારો ચડે ભાઈ આને તો મારવાની જ વાત એને ખતમ કરનાર એ સાત ને એટલે હવે એને ચડવાની યોગ્યતા થઈ ગઈ ના ક્ષય થઈ ગયો એ ક્ષય થઈ ગયા પછી હવે એનામાં જોર આવ્યું હવે કે હવે તો એક વખત જેનો ક્ષય થયો ને એ મોક્ષે જાય જાય આ નિયમ પામે બરોબર સાતમાંથી આઠ માં જાય અપૂર્વ કર્યો ઉપર થી નીચે લાવ્યા એને મંત કર્યા રસ ઓછા રસ વાળ્યા બધું જ કામ કર્યું પણ એ કરીને હવે જયારે નવમે જાય છે પેલાની જવાબ છે દસ મે આવે છે પણ ક્ષય કરતો કરતો આવે છે દસ ને એને ક્ષય કર્યો એટલે મોહન્ય કર્મ ગયું મોહન્ય કર્યું ને એવું જેવું દસ નું ગયું એવું અગિયાર મે જતો નથી કારણ કે અગિયારની કઈ છે એ સ્થાનક મો એને બારમે આવી બારમે આવ્યો જેવો એવું એનું કામ થઈ ગયું જોયા ક્ષીણ મોહ ક્ષીણ મોહ થયો એટલે મોહનીય કર્મ નો કરી નાખ્યો હવે એની જિંદગીમાં કોઈ દિવસની કરે પછી એને ઇઝી થઈ જાય જયારે હવે કયા ત્રણ કર્મ બાકી રહ્યા આ ત્રણ કરવો તો બિચારા સીધા છે એ શું કરે છે દર્શના વર્ણિય જ્ઞાના વર્ણિય એટલે જ્ઞાનનું આવરણ જે જ્ઞાન નું પેલું ઢાંકનું હતું આવરણ હતું એ આવરણ ખોલી નાખ્યા એટલે જ્ઞાન ખુલી ગયું દર્શના વાળી દર્શન આવરણ વાળા નષ્ટ થઈ ગયા હવે એને કોઈ આવરણ કર્યું નહીં અને જયારે એને ચારે ઘાતી કર્મો નષ્ટ થઈ ગયા હોય એ જીવ કહેવાય બારમા ના અંતે એ જીવ શું કરે છે બાકી છે બારમા ના અંતે એને વિજય પતાકાટ થઈ ગયો કોઈ અહંકાર નથી કરતો કારણ કે વિતરાટ છે રાગ નથી દ્વેષ નથી મોતો ગયો હવે તમે એના હાથમાં એક લાખ ડોલર મૂકો કે તમે એને જે કરો પેલા છે કારણ શું હવે કોઈ જ અસર થઈ નથી એ બાર ને ગયા પછી તરત જ બાર નું જે ઉત્પત્તું એ તેરમા ગુણ છાને આવે છે અને શું બને છે ભગવાન બને છે હજુ જો હજુ તમે મોક્ષ નથી ગયા બહુ નજીક છો તેર ને કેવડી અને કેવળી અવસ્થા પાછું દેશો પૂર્વ કોટી વર્ષ કારણ કે ત્રીસ વર્ષની બરોબર પણ એટલું વર્ષ નાબુ કેવળી અવસ્થા રહી શકે જેવી જાય ક્ષમતા બરોબર હવે એ ત્રીસ વર્ષ સુધી કેવળી ભગવાન રહ્યા તેર માં ગું હવે ત્રણ કામ મોટા કરે છે અઘાતી કર્મ કે ભાઈ તું એ હવે છૂટ હવે ભલે તું મને નડતા નથી તું મને કશું કરતું નથી પણ હું તારા હિસાબે મોક્ષે નથી જઈ શકતો અઘાતી કર્મોને એને તોડવા પણ કેવડી અવસ્થા એવી છે કેવળ જ્ઞાન સાતા વેદનીય કર્મ જો અસાતા વેદનીય તો એમ છે જ નહીં સાતા કર્મ મારું ઘણું લાંબુ છે બરોબર વેદનીય કર્મ ગોત્ર કર્મ ઘણું ઊંચું છે નામ કર્મ ઘણું ઊંચું છે તમે સમજાવ એ શું કરે કેવલી ભગવંત જ આ કરી શકે કારણ કે એમની પાસે એટલી શક્તિ છે એ શું કરે છે કે પોતાના આત્મા જે જેટલા કર્મો હતા એ બધા કર્મોને બહાર કાઢે બહાર કાઢે અને એને ફેલાવે છે એનો સૌથી ઉપર નો ભાગ મોક્ષ સૌથી નીચેનો ભાગ છે એટલે એને કહેવાય છે દંડ એ દંડ બનાવે છે એમ આમ આમ વિસ્તાર કર્યો એ પૂર્વ પશ્ચિમ બનાવે ત્રીજા સમયે એને ઉત્તર દક્ષિણ બનાવે છે ઉત્તર દક્ષિણ એટલે આ પ્રમાણે ખોલે છે ખ્યાલ આવે પેલા દંડ હતો દંડમાંથી પૂર્વ પશ્ચિમ કર્યું દંડમાંથી શું કર્યું એને ઉત્તર દક્ષિણ કર્યું એને મંથાન કે છે મંથાન એટલે પેલો રવૈયો હોય ને રવૈયો એ રવૈયા જેવું બનાવે અને ચોથા સમયે લોક પૂરણ એટલે બધા ખૂણામાં લંબાવાય આ ખૂણો આ ખૂણો ઈશાન અગ્નિ નૈઋત્ય વાયુ ચારે ખૂણામાં કર્મને ફેલાવે એટલે તમને આમ ઉભો થઈને બતાવું કે આ ઉભા થઈને આ પ્રમાણે કર્મ ગણાય બરાબર અહીંયા કર્યું પછી એને દરવાજો કર્યો દરવાજો કર્યો પછી આ બાજુ ફેલાય પછી આ કોણ ચારે બાજુ કર્મ ફેલાઈ ગયા એટલે એ કર્મ એક જ સમયમાં ચાર સમયની અંદર બધા ફેલાઈ ગયા આખા રાજની અંદર હવે ઉલટી પ્રક્રિયા કરે છે બધું ફેલાઈ ગયા એટલે એ બધા કર્મ ખતમ થઈ ગયા હવે એને ઉલટા છે હવે કપાટ બધું ખતીક ખતમ થઈ ગયા પછી ઉલટી ક્રિયા કરે છે લોક પૂરણ કરીને બહાર લાવે પાછા સંકેલી છે પછી મંથાનમાં સંકેલી કપાટમાં ધોતા હતા મશીનો હતા નહીં હવે સાડી એને ઝડપથી સુકવ્યું હોય તો શું કરે બે છેડા પેલા પકડે આ બાજુ પકડે આમ ચારે બાજુ ફેલાવી દીધા એટલે બધા ખતમ થઈ ગયા એટલે બરાબર હવે કોના લેવલ માં આવી ગયા જેટલું આયુષ્ય હતું એ લેવલ માં આવી ગયું આ પેલું કામ છેલ્લી પાંચ મિનિટમાં પણ આ કામ કરી શકે છેલ્લા અંતર મુહૂર્ત અંતર મુહર્ત અડતાલીસ મિનિટ થી મળી એક સમય થી આ કામ કરે બરોબર આ કામ એમને કરી નાખીએ આ એક પહેલું કામ બરોબર હવે બીજું કામ શું કરે છે બીજું કામ કરે છે યોગ નિરોધ કરે છે યોગ નિરોધ એટલે શું થયું હવે એ શું કરે છે કે ત્યારે ભગવાન શું હતા જો મનથી એ જે અનુત્તરવાસી દેવોના કોઈ પ્રશ્નોના જવાબ પણ આપતા મનથી બરોબર મનથી આપી શકતા હતા મનથી એ બધો જવાબ આપતા કોઈ એવા હોય કે જેની અંદર ઉચ્ચ સાધુ હોય એને પણ મનથી જવાબ આપી દે કોઈ પ્રશ્ન હોય એટલે મનથી પ્રવૃત્તિ ચાલુ હતી પાત્રીસ ગુણો વાળી મીઠી હોય એટલે વચન થી પણ એમની પ્રવૃત્તિ ચાલુ હતી કાયા થી એ કાર્યક્રમ વિહાર કરતા હતા એ કાયા થી પણ પ્રવૃત્તિ ચાલુ હતી પણ હવે ભગવાનનો ટાઈમ શું થઈ ગયો મોક્ષે જવાનો આવી ગયો એટલે મનની પ્રવૃત્તિ વચન ની પ્રવૃત્તિ કાયા ની પ્રવૃત્તિ નાખ્યું પછી એ સૂક્ષ્મ રીતે નિરોધ કરે છે સૂક્ષ્મ એટલે શું થયું કે જે મનનો સૂક્ષ્મ ભાવ હતા એને પણ એમને બંધ કરી દીધું કાયા માં પણ જે સૂક્ષ્મ હલનચલન હતું લોહીનું ભ્રમણ આંખની કીકીઓ જો ઘડી આપણે જોયું છેલ્લી ઘડીયાળી હોય આ તો આપણે છદમસ્ત માણસ વાત કરીએ છીએ મારા તમારા જેવા આપણા માણસો વાત કરીએ તો ભગવાનની કેવી હશે છેલ્લી ઘડી એકદમ શરીર સ્થિત લોહી ભ્રમણ પણ બંધ થઈ જાય એવી પૂછશે એટલી શક્તિ આંખની કીકી પણ હલવાની બંધ થઈ ગઈ બધું જ બંધ થઈ ગયું છે અને હવે શું કરે છે શરીરમાં ત્યાં આત્મા નથી આત્મા આત્માને બધું કાઢી લેશે અને એ જ્યાં જ્યાં પોલાણ છે ત્યાંથી એ આત્મા સંકેલી જશે બહાર અંદર લઈ લેશે એટલે એ આત્માને જો ત્યાંથી ખસેડી લે આત્મા પ્રદેશ આત્માને આત્મા પ્રદેશ આત્માનો જથ્થો છે એ જ્યાં પોલાણ છે જુઓ આપણો આત્મા પ્રદેશો એ પૂરી દેશે એને ઘણીભૂત કર્યો કેવાય એટલે ક્યાંય પણ આ નાકની અંદર એ પોલાણ છે પોલાણ રાખતા નથી બધે જ એ પેલું ભરી દેશે એટલે એ આત્માની લંબાઈ તમે દાખલો આપો હવે આત્મા એમનો આત્મા ટુ થર્ડ થઈ ગયો સાત ગુણ્યા ટુ થર્ડ તમે ગણો ફોર પોઈન્ટ સિક્સ સિક્સ અથવા ફોર પોઈન્ટ થઈ ગયો એટલો આત્મા થઈ ગયો અંતે કરે આવી ગયું ત્યારે અને ચૌદમું ગુણસ્થાને આવે ત્યારે શું થાય છે ખબર છે ચૌદમા ગુણસ્થાને એક ખાલી પાંચ રસ્વ સ્વર બોલી આવે એટલો જ સમય કારણ કે હવે તો ડેડ બોડીની જેમ બોડી પડ્યું છે બધું કામ ભગવાને કરી નાખી જો કર્મ બધા ખતમ કરી બધું જ કરી નાખી બરોબર સાતાવેદી ની ધારો કે આવતું તમે કહો કે નવું આવે એનું શું નવું આવે ને એ એક સમયે આવે બીજા સમયે ભોગવી લે અથવા ખંખેરી નાખે હવે એમને કર્મ એક અંદર લાગે જ નહીં બધું અટકી ગયું બધું યોગ નિરોધ ગયો બધું જ અટકી ગયું હવે ભગવાન શું કરે છે આ બધું કરીને ચૌદ મે આવ્યા એ વખતે એ પાંચ રસ્વ સ્વર બોલીએ એટલો જ કાળ આ રસ્વ સ્વર એટલા માટે કીધું એ આપણે સમજાવવા માટે કે આપણે એટલું બોલીએ અ ઈ રૂ અ ઈ રૂ બોલીએ એટલામાં જેટલો કાળ થાય એટલા કાળમાં ભગવાન હવે તમે મને પ્રશ્ન કરશો કે જો ભગવાન કેવળી હતા અને ગોશાળા એ ત્રીજો ફેંકી એનું શું ગોશાળા એ ત્રીજો ફેંકી આગ વરસાવી એમના ભલે એમને લાગી નહીં પણ ઝઘડા થયા વગેરે તો શું થયું ભગવાન કેવડી ગોશાળા છે કશું જ કીધું નથી કશું જ નથી કીધું એટલે રતી હતી વેદનીય કર્મ આવે કારણ કે પહેલાનું બાંધેલું છે આજુ ખરું પણ ભગવાને ભૂખ કીધા સારી આપણે સમજતા નથી ભગવાન ની અવસ્થા મોહ રહ્યો નથી મોહ ની કર્મ જ ખતમ થઈ ગયું છે એટલે આખા ચૌદમુળ સ્થાનકો ની અંદર હવે તમને સાર કોઈ થઈ ગયો છે એનો કોઈક વાર જાગશો ખરા એક વાર પડ્યા તો પાછું કોઈક વખત જાગવાનું મન થાય હવે જુઓ ક્ષપક શ્રેણી મારી તમારો પ્રશ્ન છે નથી પણ હું પૂછું તમારા ક્ષપક શ્રેણી ધારોરેડી હવે તમારો છૂટકો જ નથી જન્મ લીધા હતા અને તમે પહોંચો કે ક્ષપક શ્રેણીમાં તો મોક્ષમાં જવાય તો હવે શું એ વખતે શું થાય કે એને ઉમ શ્રેણી કરવી પડે ક્ષપકમાં જઈ જ ના શકે ફરીથી ઉપમ ભાવ લાવી ઉપમ શ્રેણીમાં આગળ વધે પાછો પડે એ પડીને ને પાછો કોઈ બીજો ભાવ કરે એમાંથી એનો છે આ એક વાત છે બાકી ક્ષપક શ્રેણી જો એને પૂર્વનું આયુષ્ય ન બાંધ્યું હોય તો ક્ષાયક સંકિત પામી અને મોક્ષે જાય જાય જાય આપણે પહેલા ગુણ સ્થાને તો ન જ રહીએ અહીંયા તો રહીએ જ નહીં જો અહીં રહ્યા તમે આવી બંધ સમજી લો તો અનતાનું બંધી કશાય ચાલુ છે અનંતાનું બંધી કશાય ચાલુ હોય ભવિષ્યમાં ક્ષમા જે કઈ તમે કહો એ પ્રમાણે આ ભાવની અંદર કોઈની સાથે વેર રાખ્યા વગર જો તમે આમાંથી બચો તો આગળ વધવાની શક્યતા છે ભાવ ઊંચા થાય તમને થયું કે ચાલો આજે મારે રમવાનું કહ્યું છે આજે ભારત યાત્રાઓ કરવી આજે આપવું એમ કરતા કરતા કોઈક વખત ભાવ ઊંચા આવી ગયા અને એમાં તમારું ચોથું બંધ ગયું ઉપશમ સમજો થઈ ગયું તમારો કામ પહેલું આપણે એ કરવાનું છે પછી કામ કરવાનું છે ઉપશમ માંથી ક્ષયો અને ક્ષયોક્ષ કરતા કરતા થોડી થોડી વીરતી અહીંયા આગળ લાવવાની એ સ્મીતિ આવે અને પછી આગળ વધવાનું હવે જુઓ તમને એક બીજું પણ વાત પૂરી તો કઈ તમે એમ ના માની લેતા કે જેને દીક્ષા લીધેલી છે એ બધા સર્વ વિરોધ મારી જ વાત કરું દાખલો આપું છું કે હું અહીંયા આગળ છું બરાબર અને હજુ મિશાત્મક જ છું પણ મને કોઈ સારા ગુરુ મળી ગયા મને સારું કે ચાલો આ ગુરુ પાસે આપણને લાભ મળશે આપણે દીક્ષા લઈ લીધી કઈ મને બીજું જ્ઞાન નથી કશું જ નથી તમે કપડા પહેર્યા હોય તો પણ ગુણું ગુણાણું કે ગુણ સ્થાન એક જ શબ્દો છે ગુણાણું ગુણ સ્થાન કો ગુણ સ્થાન જ એ ક્યારે આવે જયારે તમે અહીંયાથી કુદીને અહીંયા જીવનમાં તકલીફ હોય ખાવા પીવાગે ચાલો દીક્ષા લઈ લઈએ બહુ ઓછા પણ પાંચકો અડધો ટકો કદાચ મળે પણ ખરા તો ગયા હોય ઊંચા આવે તમે અહીંયા આગળ આવ્યા પણ તમારા ભાવ એટલા ઊંચા છે કપડાં પહેર્યા હોય કે ના પહેર્યા હોય તમારા ભાવ ઘણા છે ને ઘણા શ્રાવકો તમે જોશો બહુ નિયમ કશું લખરામાં પડે કે શાંતિથી પોતાનું જીવન જીવે અને એમના ભાવ એટલા બધા ઊંચા હોય એટલા ઊંચા હોય આવકો છે આ કાળની તો એ છે ને એ છઠા ગૂંથાણ હોય શકે હોય શકે આગળ આવે શકે આ ગૂંઠાણું છે મોહનીય કર્મો ઉપર છે મોહનીય કર્મ માં તમે જેટલું જીત્યા એટલા તમે આગળ વધો પણ એક વસ્તુ તો હકીકત છે કે દીક્ષા લો કપડાં પહેરો તો તમે પેલા પાંચ મહાવ્રતો તમે રાખો કોઈ પાપમાં પડતા નથી એ જરૂરી તો છે આકાર જરૂરી છે એ દાખલો લઈએ તો પછી આપણે એક લાખોમાં એક બનતો હોય એ એ દાખલો લઈને આપણે કહીએ કે ભાઈ આવું તો આવું થાય એ એ નહીં લેવાનો ભગવાનનો અનેક માં શું છે બહુ ચાલ સમુદાય અને અયોગી કેવડી એ ગુણ સ્થાન છે હજુ એ પણ વટાવવાનું છે ચૌદમાં ક્યારે જાય કે જયારે કરો આત્મા સીધો એક જ સમયમાં ક્યાં જાય છે ચાર ચમ લેવો પડશે જન્મ લેવો પડશે નહીં વેદના ભોગવવી પડશે આપણે પણ ભગવાન એની પ્રાર્થના કરી આપણે પણ આગળ વધીએ અને આમાં આગળ વધી અને ગુણો વટાવતા સ્થાન વટાવતા વટાવતા મોગ સુધી પહોંચીએ એવી આપણે મનમાં અભિલાશા રાખીએ બંધ કરતાં પહેલાં એક ખાસ જાહેરાત કરવાની અરેન્દ્રભાઈ પંડિત જેનો સ્વાધ્યાય છે જેના સાંભળી લો